દા ભગવાન નાસિંજ જયકાર હો દાદા ભગવાન અસીિિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિંહ જય જયકાર હો દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જકાર હો દાદા ભગવાનનાસીમ જય જ હો દાદા ભગવાન ના અસીમ જય જ હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દા ભગવાન ના અસીમ જ હો દાદા ભગવાન ના અસિમ જય જયકાર દાદા ભગવાન ના અસિમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન સિિમ જય જયકાર દાદા ભગવાન નાસિંહ જય જયકાર દાદા ભગવાન ના સિિમ જય જયકાર દા ભગવાન અસિિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિિમ જય જયકાર હો દાદા ભગવાન અસિમ જય જયકાર હો દાદા ભગવાનના અસિમ જય જયકાર હો દાદા ભગવાનના અસિમ જય જયકાર હો દાદા ભગવાનના અસિ જય જયકાર હો દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાનના અસિ જય જયકાર હો દાદા ભગવાનના અ હસિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાનનાસીમ જય જયકાર હો દાદા ભગવાનના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો એની બેબી આની ને અપૂર બની ખબર છે હા કે છે હા વાહ ઊંચી કરતાડ સચીદા ના જાય સચીદા ચાલો ટાઈમ મળ્યો આજે કોઈ આવ્યું છે બીજું ઘરેથી ચલા બદલો પોતે બનાવેલું કે ઘડેલા આપણે એ બહુ મોટું આટલી મોટી દુનિયામાં એક ફ્રેક્શન ઓફ એ તમે યુનિવર્સમાં જુઓ જુદા છે છતાં એક છે શું કહ્યું જુદા એટલે આમ જુદું જુદું લાગે ખરું પણ ના જુદા નથી એક જ છીએ શરીરથી જુદા થયા એટલે કઈ આપણે એક ના રહીએ કોને કહ્યું પણ શરીર તો આપણને જુદા રાખે જ ને ના રાખે નહીં જુદું ભાઈ હે છે તો કેમ ના રાખે અને બારતી હા હા એ ના મહાત્મા કહેવાય મહાત્મા કહેવાય હા પણ બાર થયા હે આ મિલ બેન ને લાગે કે કર્યા કરતી હોય પણ એના પપ્પા ને મમ્મી જોડે એકતા લાગે તો જ સાચું નહિ એવું નહિ એ બંનેમાં તું જો ના દેખો બસ ચાલો બોલો પતું રજની હ ના હું છું એમ બોલવાનું તમે ખરાબ છો ને આવું ના બોલે હું અમે અંદર આપતા પુત્ર પછી અમે આપડે મહાત્મા હું છું હું છું ખરું કે નહિ તારે એક થયા કે વૈયે ચાલો જવા દો પ્રકાશ બરોબર નહીં રેખાબેન કઈ વાંધો નહી દો રેખાબેન તો ફાવશે નહી છે બેસવાનું મહેન્દ્રભાઈ આયા છે કઈ છે મહેન્દ્રભાઈ આગળ આવો આગળ પધારો ના તમારો અનુભવ પૂછવો પડશે આજે તો એમ પણ ત્યાંથી બોલશો સારું મારે બહુ સૌમ્ય અને લઘુ છે મહેન્દ્રભાઈ દાદાને જોઈ જોઈને એવા થઈ ગયા તૈયાર હમ એમને આ રેખા ગુરુ કરવા જાય પણ ગુરુ થાય નથી હં ગુરુ થાય નથી મોટા ના થઈ પડે ચલાવો દા જ્ની પુરુષ ના ગૂણલા જ્ઞાન પુરુષ ના ગૂણલા જોવાથી જ ખેંચા નિ ધ્યાસ ને ગુણ નિધિ ધ્યાસ ને રૂપ આપણું થા રૂપ આપણું થાની પુરુષ ના ગુણ ની પુરુષ જોવાથી જ ખેંચા જોવાથી જ ખેંચા ગુણ મનન નિધિ ધ્યાસને ગુણ મનન નિધિને પણ થાય રૂપ આ પણ કષાયી ગરહાર જરી કષાયી ભા તેના માલિકી બા ખાલસતા જોઈને ખાલસતા જો વિસ્મૃત જગત સ્વભાવ વિસ્મૃત જગત સ્વભાવ ના કારણ નહી મિત ક્રોધ ના કારણ નહી મિત ક્રો નહી જા સહજ સમીલ પ્રકૃતિ સહજ સમીલ પ્રકૃતિ ભગવત રૂપ ભગવત રૂપો પુરુષ ના ગૂણલા ની પુરુષ ના ગૂણલા જીજ ખેંચા જોજ ખેંચા ગુણ મન નિધિ દાસ ને ગુણ મન નિધિ દાસ ને રૂપ આપણું થા રૂપ આપણું થા માન નિમિત્ત અપ માને માન જા જા જા જાણે જા ઉદય કરું જાણે ઉદય કરું પરમ વિનય ચૂકે નહીં પરમ વિનય ચૂકે નહી સ્વધર્મ જ મર યોગેશધર્મ જ મા શુદ્ધ ઉપયોગે જાગૃતા શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જી મે નીરજી આ ઘર શુદ્ધાત્મા નું જોઈ આ ઘર શુદ્ધાત્માનું જોઈ ધૂરના શે માયા ધૂરના શે માયા પુરુષ ના ગુણલા જ્ઞાન પુરુષ ના ગુણલા જો આથી જ ખેંચા જીજ ખેચા ગુણ નિ ધ્યાશ ને ગુણલનનન નિધિ ને રૂપ આપણું થા રૂપ આપણું થાભ નહી પૂત ગલ તણો લોભ નહી ગણ અંદર નથી પરિગ્રહ અંદર નથી પરિગ્રહ પર તેની રાગ્રહી પરસાહિ વડ મોક્ષાગ્ર કેવ મોવા દોષેવા દોષ સહજ મરે માફી જન્ માફી કરુણા વરસે નૈ અમી કરુણા અમી પરમાત્મા સાક્ષી પરમાત્મા સાક્ષી તેવા દોષ ને અમવા દોષ ને સહજ મણે માભી સહજ મણે માભી અરુણાવર શે નયન અમી અરૂણા નમી પરમાત્મા સાક્ષી પરમાત્મા સાચા દિલ પ્રાય સાચા દિલ પ્રાય મણ કચ રાધો મણ કચરાધો જ્ઞાની ના સીધી बड़े ज्ञानि नासी दी बड़े साफ सुधी महिताई साफ सुधी महिताई ई पथवा ना सियोगे અથવાના સંયોગ યાદ કરો દાદા યાદ કરો દાદા પૂર્ત જ હાજર થઈ જશે તૂર્તજ હાજર થઈ જશે હમ્મ માંડે ઘૂમતા डे घूमता जनों के वड़ मुक्ष दे जो के व मोक्ष देने मही देखा તેને માહી ખા સંસારથી છૂટ બુછે આ સંસારથી છૂટવું ને સદા સહાય સદા સહ પુરુષ ના ગુણલા ની પુરુષ ના ગુણલા જો આથી જ ખેંચા ચુણ મનન નિધિ દાસને ગુણ મનન નિધિ દાસ રૂપ આપણું થા રૂપ આપણું થાય દિલીપાઈ દાદા ને અડસઠ ની સાલ નાઇનટીન સિક્સટી એટમાં પહેલા મળેલા जैन छे, नवनीत भाई गोकुलदास संघवी परंतु जन्मे कूदरती बक्षीस स्वरूप गरु बहुत सुंदर नहीं आवेला। अने कविताओ पी बदा में जाए बदा कविताओ बता तो श्रीमद राजचंद्र आप सवा सौ लगभग वर्ष ज्ञा, पर ज्ञा ज्ञापुरु थी गया गांधीजीना स्पीरिच्युअल गुरु ગાંધીજીના ત્રણ નિમિત્તો હતા હમ એક વિચારક સમર્થ ટોલ એક બીજા સમાજમાં રસ્કીન અને ત્રીજા અધ્યાત્મમાં શ્રીમદ રાજચંદ્રજી એ સૌરાષ્ટ્રના હતા એમના પણ એ બહુ જ એમના એમના પદો છે કહેવાય છે અધ્યાત્મ પદો બહુ સુંદર ગાતા અને યોગાનુ યોગ એમના મોટાબેનના નિમિત્તે એમના મોટાબેનને થયું એમને એમની આગળ જ્ઞાન મળી ગયેલું એમનું નામ લલીબેન તો એ કહે છે દાદા મારો ભાઈ છે બહુ દુઃખી થયા કરે છે પણ છે બહુ મજાનો કહે બહુ સરસ અને બંને જણ વચ્ચે એ તો એનું સંગીત ચાલે છે ચાલવા દે બંને જણની વચ્ચે બહુ સરસ છે પરંતુ વાત વાત એ થઈ જાય છે દાદા હા ચાલો આમાં આવશું તો કવિરાજને ઘરે જવાનું થઈને ત્યાર પછી કુદરતી રીતે જ થોડા જ વખતમાં કવિરાજને જ્ઞાન પ્રાપ્તિ થઈ આત્મજ્ઞાન પ્રાપ્તિ પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વ એટલે આપણે પોતે સ્વરૂપ જ્ઞાન એટલે આ જગતમાં રૂપવાળું જગત છે જુદું જુદું દેખાય છે આ વિશ્વ બધું એમાં ભારતના જીવો માટે જ ખાસ કરીને છે પરદેશમાં કોઈના હોઈ શકે નહીં કારણ કે પરદેશનું ડેવલપમેન્ટ एटल काचू है ये बार बार जीव्या करे छे। एमनू डेवलपमेंट विकास थत जारी अंदर में उतरसे तेरे बनी सके आईन्यू अध्यात्म समझी सके एनु दृष्टान तो बहुत जवल होक जो यूरोप में बर्नाट शो होता के नही बर्नाट शो जय रॉयल ડિનરમાં એમને બોલાવવામાં આવે છે અને બધા બેઠા છે ને રોયલમાં એ ત્યારે એ પોતાનું જ લઈ લે છે બધું ફૂડ બધું અને રોયલ ડિનરમાં કેટલો મોટો હોય એમનો ત્યારે એમની પ્રતિભા જોઈને એમને ઇન્વાઈટ કરવામાં આવે છે અને એ પોતાની પોતાનું લઈ લે છે હવે ત્યાં તો ખોરાક એટલે તો એમને કશી બાધા હોય નહીં કોઈ જાતની એટલે અને આ બર્નાડ શોને બધા હતી એ આનું ડેવલપમેન્ટ સૂચવતું હતું એ ભારતની નજીકનું ડેવલપમેન્ટ હતું એટલું આ ડેવલપમેન્ટમાં થાય છે બિલીફ લેવલ આપણે ડેવલપ થેવલપ થતા જઈએ છીએ સમજાયું બિલીફ લેવલ જો આપણે અમેરિકામાં છીએ ભારતીય મૂળ હોવા છતાં પણ આપણને આપણા સંસ્કારો જતા નથી જાય છે સંસ્કાર જાય છે હા ત્યાંથી આટલું આખી જીવન ગયું ત્યાં આગળ એટલે સંઘની અસર પડ્યા વગર રહે નહીં કોઈને સંઘની અસર પડે જ જેવો સંઘ તેવો રંગ પડ્યા વગર રહે નહીં પરંતુ મૂળમાં આપણે જે સંસ્કાર છે એ ના જાય એ રીતે પછી ભારતની સરકારે કહ્યું આઈયો ઇન્ડિયન હં પી આઈ ઓફ ઇન્ડિયન ઓરિજિન કહે છે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન કંઈક પણ તમે એમને આપો કંઈક પણ છેક ફીજીવાળા તો ઘણા તો જાણતા જ નથી કે અમે ઓરિજિનલ આપી શકતા જ નથી એટલે અમે એમ જ જાણીશું હિન્દુસ્તાની છીએ પણ ફીજીમાં રહીએ છીએ ફીજીમાં છીએ ઘણા બહુ મોટાભાગના તેમાં આ બનાટશો અરે તો કે કેમ તમારે આટલું સુંદર બધું બન્યું છે આ કેમ નથી લેતા તો કે મારું સ્ટમક શું બોલ્યા એ ભાઈ કોઈને ખબર છે મારું ચમક કબ્રસ્તાન નથી આ બોલે અને તમે શું તમારી માન્યતા શું છે તો કે જો મારી માન્યતામાં જો મને મારો આગળનો જન્મ હોય તો તે ભારતના ઉત્તમ જૈન કુટુંબમાં થાય કે સમથિંગ આવું બોલ્યા છે ક્યાંક ઉત્તમ જૈન કુટુંબમાં થાય રશિયાનો પણ એક હતો આ બધા દરેક હોય કોઈ જ હોય પણ પછી બધા ના હોઈ શકે એટલે ડેવલપમેન્ટ બહુ જ મોટું છે માણસમાં અને હ્યુમન બોડીના હ્યુમન લાઈફમાં અને ડેવલપના આધારે બધા દેશો જાતિઓ આ બધું જુદું પડી જાય છે સમજો એટલે આ પહેલ વહેલું કવિરાજ એ જ કવિરાજથી જ્ઞાન આપ્યા પછી જે હજારો પદોનું સારી હજાર બે ત્રણ હજાર તો હશે જ એટલા માટે રચના થઈ છે આજે એક એક પદ રિસર્ચમાંગે એવું છે અને દરેકના વર્લ્ડનો કોઈ પણ વ્યક્તિ હોય એને કામમાં લાગે પણ એ એની ભાષામાં આપવું જોઈએ તમારે આ પદ હોય અને આપણે આપણે ઇન્ડિયાના છીએ એટલે ઇન્ડિયાની રીતે બોલીએ ના ચાલે ત્યાં આગળ એની ભાષામાં વાત કરવી જોઈએ તમારે અમેરિકન સાહેબો સાંભળો છો તમે હં યુ યુએસ સિટીઝન્સ હં એની ભાષામાં જોઈએ રીટાબેન ના સમજી તને શું લાગે છે તું અમેરિકામાં વાત કરું તો તું આપણી ભાષામાં વાત કરવા જવું તો એને કેમનું પકડાય એ આપણો આપણો સત્સંગ પણ આપણી પાસે કેમ ન પકડાય એમ તો એ છે તે એ જુદું છે કોઈ પેલું મેક્સિકન જુદો છે કે તું છું ત્યાર પછી સમજે રમેશ ક્યાં ગયા તમને રિપ્રેઝેન્ટેશન રિપ્રેઝેન્ટેશન તરીકે મૂકવા અત્યારે બેન સાચું કે નહીં આપણા વસંતભાઈ સાહેબ નથી આયા છે રાખે એટલે આ પદ एम रचना लेटेस्ट पद से आ कीर्तन पद ज्ञापी पुरुष एट्लेहधारी परमात्मा शु प्रज्ञाबेन कहू बोलो ज्ञानी पुरुष एलेहधारी परमात्मा मनुष्य ना देह हो नहीं परमात्मा ने अपने समझ सकी नहीं जी शै नहीं परमात्मा देखाया नहीं ये ना देखाए कोई दिवसे देह तो देखा से तेन पर एमनी दशा है शू क्यू એમનું સ્ટેટ ઓફ બિઈંગ છે બોડી સ્ટેટ ઓફ બિંગ નથી એમનું ધેટ ઇઝ હાઉ ઇન ધી લાઈવ બોડી વી કેન સી પરમાત્મા નહીં તો જીવન મનુષ્ય દેહમાં પરમાત્મા જોવા સહેલી વાત આપણને એમાં દર્શન મળે કે જય જયું તેવી વાત છે એટલે જ્ઞાની પુરુષને દેહધારી પરમાત્મા કયા અને આ કવિરાજને સિક્સટી નાઇનમાં જ્ઞાન મળ્યું ત્યાર પછી મૂળ જૈન સંસ્કાર તો હતા પણ આ અને ઊંચા કવિ હતા અને કુદરતી બક્ષીસ હતી એની જે ખીલ્યા છે ને गज्जब ना खी रहें एक एक रचना अद्भुत है सोनर वेलू कविराज पदों कई आपजे कैसे थोड़ी बहुत आनंद आने बहुत सरस वातावरण बहुत सीम्पल शब्द हो बद एम छानी पुरुष देहधारी परमात्मा है एम गुणना आप देह तो देखा है अपने चर्मचुअण એટલે કેવી રીતે અંદર પરમાત્મા પ્રકાશે કરીને છે દે સાથે આપણે બોલે ચાલે હશે કરે બધું આપણા જેવા જ બધા વ્યવહાર હોય એમને વ્યવહારમાં કંઈ જુદું ના હોય પણ આપણે ઘણા સમયથી અવતારોથી બધેથી એવા ટે ગયેલા કે ભગવાનને ભગવાનના નજીકને સમજવા માટે કંઈક કોઈક જાતનું આપણા સંસારી વેશથી જુદું હોવું જોઈએ કંઈક પણ હોવું જોઈએ અને સંસારી હોય ને કદાચ હોય તિલક ને માળા ના મોટી જટા હોય તો આપણે બૌદ્ધિક પ્રતિભા હોય તો પણ માનીએ બધું ખોટું નથી પરમાત્મા ભગવાનની ભાષામાં કોઈ પણ ચીજ આખા વર્લ્ડમાં ખોટી હોઈ શકતી જ નથી ભગવાન ને ભગવાનની ભાષામાં આ ખોટું અને સાચું ये भाषा नहीं एमनी भाषा में एक बदचू है शू कहू ज्याम बीते हो बद साचूच एकज एक शब्द की डिक्शनरी है संसार की भाषा में अने धर्मों भाषा में साचू खोटू होट આપણે ખોટા તરીકે ના રહી શકીએ જીવી શકીએ નહીં સાચા તરીકે જીવવું જ પડશે એ સામાજિક સત્ય છે કેવું સોશિયલ નહીં તો બધું ગમે તે વેર વેખર થઈ જાય સોસાયટી બધી કેટલી બધી છિન્ન ભિન્ન થઈ જાય સોસાયટી ઇસ કરેક્ટ છે એટલે સત્યની ભાષામાં બહુ સુંદર પ્રકાશ પાડ્યો દાદાએ સત્ય સત સત અને પરમ સત સત્યાર સામાજિક ભાષામાં છે સત જેને આત્મજ્ઞાન પ્રાપ્તિ થઈ છે જ્ઞાની પુરુષની કૃપાએ કરીને તે સત એટલે કાય એમનું અવિનાશી સત્ય એટલે બદલતું હંમેશા જેમ સમય બદલે એમ બદલાયા કરે બધા બધા માણસો જુદા હોય કે બધાના સત્ય હોય પણ સામાજિક સત્ય એક જ છે એમાં ના ચાલે કોઈને સામાજિક સત્ય સામાજિક કાયદા છે અને એમાં આખું માનવ સમાજની બધી એરેન્જમેન્ટ છે ઓર્ગેનાઇઝેશન છે એ બધામાં એમ હોવું જ ઘટે એને નહીં તો તો પછી એ સમાજ એક્સેપ્ટ ના કરે એને આવું છે બધે આ તો યુનિવર્સલ છે જ એમના ત્યાં એટલે એક્સટર્નલ સાઇડ પર આ બધું છે પણ અંદરના જીવનમાં બધે જુદું જુદું છે એ અંદરનું જીવન એ ભારતનું જીવન છે એટલે એને આર્યન લિવિંગ કહ્યું શું કહ્યું આર્યન લિવિંગ હં આર્યન એટલે શું આ માટે ઝંખનારા હા એટલે હું બોલ્યા કરે છે પણ ઝંખે છે આને આને કે શું કોણ છે એ મને કેમ એ શોધમાં પડેલા છે યર્નિંગ કે છે યર્નિંગ એટલે આપણે કહીએ છીએ ઝંખના પાછળ પડે યર્નિંગ કે છે ને ઇંગ્લિશમાં શબ્દ આર્યન એટલે અંદરનું જીવન એટલે અંદર પોતાને આ શરીર નથી તે એને ઝંખનારા એની બાજુ જનારા આર્યન વે ઓફ લિવિંગ લાઈફ એ ઇનર લેવલિક છે બધું એટલે બીજા બધા ભારત સિવાયના કોઈ પણ ક્ષેત્રમાં હો તમે એને વાત કરવા જાઓ તો એમને એમની રીતે એમની બિલીફ હોય પ્રમાણે એમને માન્યા બીજું ના માની શકે અને એ ખોટું પણ નથી એ ખોટું નથી યુ કેનોટ કોઈની બિલીફને ડિસ્ટર્બ ના કરી શકો તમે જે ફંડામેન્ટલ લો છે નેચરનો આખા વર્લ્ડ માટે સમજવું પણ આપણા ભારતમાં શું છે અમે ઊંચાને અમે સંસ્કાર આવું બધું બોલ્યા કરીએ છીએ ને એવું કરવું ના જોઈએ આખા વર્લ્ડમાં ફરો તમે આખા વર્લ્ડમાં ફરો પરંતુ જ્યાં જાઓ છો ત્યાં રોમમાં ગયા તો રોમન લોકો બધા જીવે છે એ રીતે એવી રીતે અત્યારે ચેનચારા તો કરવા પડે કે નહીં થોડા નહીં તો આપણને કાઢી ના મૂકે કાઢી મૂકે ને ચેનચારા જોઈએ જ તો નાટકમાં ઉતારીએ તો આપણા જે રોલ આવ્યો હોય એના ચેનચારા હો તો જોઈએ ને એ તો બધા છે શેક્સપીયર જેવો બિચારો કુદરતી ગરીબ દશામાં જન્મેલો બહુ પોવર્ટી હતી એને અને પછી મોટ જ્યારે એની આ કુદરતી કળા ખીલી બધી અને પ્લેઝ બનાવવા લાગ્યા ત્યાર પછી ધીમે મોટા થયેલ ત્યારે એને ગજબના મોટા મોટા પ્લે કાઢ્યા તે પોતાની લાઈફ ઉપર કાઢ્યા છે એને મર્ચન્ટ ઓફ વેનિસ જુઓ તમે એ એની ગરીબી ઉપર અને ગરીબીમાં શું હાલત હતી અને ત્યાર પછી એને થયું કે સમાજનો ન્યાય ને સમાજની કોટ કોર્ટ કોર્ટ એ નહીં એ ન્યાય કરશે હું તો સીધો સાધો માણસ છું પણ જીવ્યું નહીં એટલે બધા લઈ લઈને જીવવું પડ્યું મને અંદર કશું આવડ્યું જ નહીં કશું એ ભાઈ બંને કહે તું આટલું આપ આમ કર્યા કરે આવું ગયું એમાં એમ કરતાં કરતાં એક જણના અહેવાજમાં આવી ગયો ને આવી બન્યું એનું મારા પારા મારીમાં લીધું પાછું આપ નહીં ચાલે છોડીશ નહીં તને અરે પણ છે નહીં ભલે તું મારી પાસે લઈ લેતું બધું કશું જ નથી મારીમાં આ પહેરેલના કપડાં તમે જાણો છો ને તો એ બધું પણ એને એવી એક લેડી મળી જાય છે વકીલ કયું નામ છે પોશિયા કેવું નામ કંઈક છે આ તો મેં સ્કૂલમાં ભણેલા એટલે યાદ રહી ગયું થોડુંક હા અને વેલી તે એને આ બધી વાત તક કહીને એની તાર કે કંઈ વાંધો નહીં કે શું લઈશ આત્મા લીધો અને વાદી અને પ્રતિવાદી બંને કબૂલ કરે ને પણ કબૂલ કરવું પડે એવી રીતે એને ઉકેલ આણ્યો કે તું વન પાઉન્ડ ઓફ ફ્લેશ લે જા કારણ કે તારીમાં કશું નથી ને પણ તું તો છું તારું શરીર તો છે ને મને આપતું વન પાઉન્ડ ઓફ ફ્લેશ કરેક્ટ બધા ઓછું નહીં તો એને કબૂલ કર્યું તારી વાત બિલકુલ સાચી અને તારે લેવાનું જજને કહું સાહેબ હું આગ્રી પણ મારી કન્ડિશન છે એક તો કે કન્ડિશન શું તો કે એને આ પૈસા આપતી વખતે આ કન્ડિશન નથી કરી એટલે મારે આ આપના જેને દેવાના છે ને એના તરફથી કન્ડિશન મૂકું છું એ બિચારો સીધો સાધો માણસ છે જાણતો નથી પણ એના તરફથી એક કન્ડિશન મૂકું છું અને એ તૈયાર છે તો એ તો બચારો ઊભો જ છે તૈયાર છે લે ભાઈ એ તો તું મારી પાસે છે તે લેવાનું કોઈ લીધું મારે મારીથી બોલી ગયું ન મારી પાસે કશું નથી આ ઊભો છું તે જ તો હા ઋચા તર કપડાં નહીં ઉતારી પણ તારું ફ્લેશ લઈશું એક પરતર પૂરું પાકો બિલકુલ સાચું સાહેબ અને એને જે માગ્યું છે એને આપવા તૈયાર છે અને લેવું જ પડશે પરંતુ મારી એક કન્ડિશન કે વિદાઉટ એ ડ્રોપ ઓફ બ્લડ એક લોહીના ટીપા વગર આ તો બે હું છે બંને પછી સાહેબ જોવા દો જવા દો માફ કરું છું આરામ કયું ખરું બધું શું કરે એટલે જીવન કેવું હોય છે એમાં કવિરાથથી આ પદ રચયું ને લેટેસ્ટ રચના છે અમારે ખાનગી તો કશું હોય નહીં નવીન હે કે અમે હૈદરાબાદ ગયા તો એવું છૂપુતર રખાય નહીં ને મારાથી કોઈ જાણતું તો નથી મારી જોડે આયેલા છે એક તૈન દાડે ચાર દાડા માટે જૈન પાછા આવતા રહ્યા શું બે આ સાહેબ અમારી જોડે બે આપતા પુત્રો લઈ આ તો એની મેં ચાલી ગયો શું તે એમાં મહારાજ સાહેબો હતા એમાં છ જણ હતા છ મહારાજ સાહેબો બે આચાર્ય શિવમુનિના ગણના હતા એ સાઉથમાં બે બીજા હતા અને બીજા દેરાવાસી હતા ત્રણ હું એક વડીલ હતા બીજા નાના બધી રીતે એમના માટે જવું પડ્યું આપ સપુત્ર તરફથી નિર્દેશ આવ્યો મેં કહું ચાલો આવે એમને જાય છે ને દાદા ભગવાનની બહુ ઈચ્છા હતી કે સાધુ વર્ગમાં આ જ્ઞાન જાય તો બધાને સમાજને સમજાવે છે એમાં કંઈ સમજણ સરખી મળે બધા એટલું આપણે કૃષ્ણ ભગવાન માફ કરજો હા આવું બોલાયશ મારા બોલો ને કોઈ મરી જાય છે મરી જાય છે કોઈ ના એ તો બદલાય છે થોડું બદલાવો બીજું કશું થતું નથી આ તો એક અવસ્થા ફેસ બદલાય છે બીજું કશું જ થતું નથી પરંતુ આપણી સોશિયલ માન્યતા ઊંડી થઈ ગયેલી છે એટલે આ કવિરાજનું પુરુષના ગુણલા ઉપર છે જ્ઞાની પુરુષના ગુણલા એટલે જે દેહ છે દેહ સાથે છે છતાં મનથી વાચાથી કે કાયાથી દેહમાં નથી જણાય નથી શ્રીફળનું અંદરનું બધું પાણી સુકાઈ ગયું હોય જ્યાં જ્યાં જેમ સુકાય તેમ પહેલાં કોચલીથી છૂટું પડતું જાય અને આખું નાખું જે સુકાય એ બધા નથી થતા હા એમાં અમુક જ થાય છે કે ગોટો છૂટો પડી જાય છે એવું જ ખબર છે ને તમને નહીં ખબર હોય આખો ગોટો તમને ખબર હોય અને એનું ગાંધીને ત્યાં વેચાય પણ ખરા અમુક સમજ આવો ઉત્તમ શાહ આમને તમારી પાછળ છે તમે જોડે બેસી જશો તો આ સાહેબ બતા હૈદરાબા જોડે સ્પેશિયલ આવ્યા હતા એ પર એમ તો ખબર પડી એ તો બેસી જ હશે એ બેસાશે બેની વચ્ચે આમ કહેબે બસ બેસો શોધ તું આમ ખોડી અંદર આમ બસ આવતી બેન તો નીચે બેસાશે હા શ્યોર હં હા શોધ થોડી આમ ખેન બસ બસ બસ બસ એટલે હેમાં इतने ज्ञापुरुष मन वाणी ने काया तद्दन छूटा हो कोचली गोटो छूटो पड़ी गये पानी एट यूनिफॉर्मली ड्राय आउट थी जाए, जाए आप मन वचन काया अपने चीटकी गु कहू श्रीफल पानी ने लीधे ए आत्मा चीटक्या पे हूँ चीटकेलो કયું કહ્યું શરીર તે હું વળી આ નોમ દે હું મારું નોમ એ મારાથી ચીટકેલા છીએ બધા આપણે સારાથી પ્રજ્ઞાબેન શું કહ્યું માય માઇન્ડ એ છે એનાથી ચીટકેલા છીએ બાકી હું તો હું એન જગાએ જ છે પરંતુ આ હું મારામાંથી ચીટકેલા છીએ એ હું વગર કંઈથી ચીટકે એ મારું પણ હું વગર કંઈથી ચીટકે એટલે હું મારા સાથેનું આવે મારું બિલકુલ નીકળી ગયું હોય ત્યારે એકલા શું રહે છે નારિયેનો ગોટો રહે છે પાણી આખું નીકળી ગયું એ તો ગોટો અને કાચલીમાં છે પાછું તો ગોટો કાઢે તો આખો ગોટો નીકળે કાચલી ધીમે ધીમે જેવું ફોડે કાચલી છૂટી પડે ગોટો નીકળે સમજવું એવા જ્ઞાની પુરુષ હોય છે જ્ઞાની પુરુષ આવા હોય છે પરંતુ એ બહાર શરીરથી આપણે જોવા ટીલા ખબર કેવી રીતે પડે કેવી રીતે પડે સાક્ષાત આવ્યા છે પોતે અને લોકોને ખબર પડે એમની ભાષામાં કારણ કે એમને સમાજમાં બધે જુએ છે ભગવાનની ભક્તિ કરે છે દેવદેવીઓની ભક્તિ કરે છે મંદિર જાય છે આ છે પાઠ કરે છે આ બધું કરે છે સમજાયું ને પણ એ કરે છે કરવા કરે છે હું હમ કરીને અને જ્ઞાની પુરુષ આ મન વચન કાયામાંથી જ પોતે અવતારોથી આવેલા હોય છે એ બધું નથી આવે એટલે કળિયુગમાં સીધા દા ભગવાન તો પરમાત્મા કંઈથી આવે કળિયુગમાં પણ શાસ્ત્રોમાં લખવું જ પડે છે શાસ્ત્રોમાં લખવું પડે છે કે વેદાંતના શાસ્ત્રોમાં અમે લખાયું કે આવશે એ અવતાર આવવાનો છે અને સફેદ ઘોડા ઉપર અને તલવાર હાથમાં અને ફેટો મોટો એવું કલ્કી એને કહે છે કલ્કીય એ કળિયુગમાં નું ઉત્પન્ન અને એવું ઈસ્લામ શું ક્રિશ્ચિયાનીટી શું દરેક ધર્મમાં કોઈને કોઈ સ્વરૂપે કહ્યું છે પ્રોફેટ मैसेंज आ बद रीते कहूं चुके बत्या बस अत्यार दुनिया अत्यार दरकोता भाषा में बोले से खरा जात जात कल्चर चलावे जात जातना, चला जातना। समझ आ ज्ञानी पुरुष कहानी पुरुष ए जयरे जेवा स्वरूप स्वरूपे आता हो कड़ियुग में खास कर संसारी वेश संसार में न हो शू कहू સંસારી વિશે આપણને સંસારમાં ના આવો સંસાર એટલે ગૃહસ્થાશ્રમ શું કહ્યું હં ઘરવાળા કહેવાય એને અને ઘર છોડી દીધું સંબંધો છોડ્યા અને સાદું થઈ ગયો તો કે એને ઘર વગર ના કહેવાય હવે ઘર વગરના એટલે એમને રહેવા તો જોઈએ ને કંઈ કે ગમે ત્યાં તે પછી એમના એમની સંસ્થા સમાજ બધું જુદું બધું જુદું અખાડાવાળા હોય તો એ સમાજ અખાડાવાળા બીજા જોડે પેલા મંડલો જ્યારે ના ભરે પાછા એકબીજા કશું જ ના થાય પણ એકબીજાને સાધુ એકબીજાનું સાધુ હોય જો મારું નામ દીધું આ બન્યું પણ તમે રહો તમારી રીતે કશ આવું જ કહી દસ બહુ પાવરફુલ હોય છે બધા બધા ધર્મોમાં હોય પરંતુ આ કળિયુગમાં આપણે ઘરવાળાઓને એમ લાગ્યું કે આપણે બિચારા ગણાવીએ પોતે તો ઘર બિચારા સાના ઘર તો વ્યવહાર છે એક જાતનો ઘર તો વ્યવહાર છે નાટકમાં ઉતર્યા નાટકનો વ્યવહાર આવે નાટક પૂરતો જ હોય કે પછી કાયમનો કરી નાખીએ તો કાઢી મૂકે ના ચાલે બધું કોઈ નાટક પૂરતું છે એ તો હમ એટલે જ્ઞાની પુરુષ આવી રીતે મન વાણીને કાયા થી સંપૂર્ણ નારિયરના ગોટા જેવા એકદમ સંપૂર્ણ મુક્ત અને મુક્તપણે જ હોય અને સતના શરીરનો બધો વ્યવહાર હોય બધા વાતો કરે કરે બધું જેવું કરે ખાઈ પીએ ઉઠે બધું જ એટલે ગીતામાં સ્થિત કા ભાષા પૂછ્યું છે તે જ્ઞા આત્મ આત્મજ્ઞાની માટે પૂછ્યું છે આત્મજ્ઞાની માટે એટલે કૃષ્ણ ભગવાનના પોતાનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ સત એટલે પર પરચ્યોર કાયમના અવિનાશી ચિત્ત એટલે જેમનું સદાય અવિનાશી સ્વરૂપે નોખા રહેલા છે તે અને એમનો આનંદ એ તો પરમાનંદ સ્વરૂપ હોય એટલે પરમાત્મા કયા એમને અને જેને એમની કૃપાથી પ્રાપ્ત થઈ છે આ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ જે કૃષ્ણ ભગવાને અર્જુન આપીને સમજાવ્યું તારે અને પાછી લઈ લીધી જો પાછી ના લોત તો અર્જુન અર્જુન તરીકે લડી ના શક્યો હોત અર્જુન અર્જુન લડી ના શક્યો હોત કારણ કે એને મને હગા વારા ગુરુ ના દેખાયા કરતું હતું બીજું તો કૃષ્ણ ભગવાન આપ્યું છેલ્લી છેલ્લા અધ્યાયમાં આવે છે આપણે એ આપ્યું ત્યા અને પછી લઈ લેવું પડ્યું એમને અને પછી આંખોથી આપણી દ્રષ્ટિએ મને જોયું દેખાઈ ગયું કે આ તો મરી ગયેલા છે તમને જીવતા જે દેખાય છે તે બધા મારી ખલાસ છે તું મરી ગયેલા મારવા મારે કેમનું મારવાનો હતો શું પણ તું એમાં કે હું અર્જુન છું ને પેલા મારા સગાવાલા પછી આગળ બોલો ને સ્મૃતિ લા એટલે હું મારી મારી જાતને હું કોણ છું વિસ્મૃત થઈ લો હું એ સ્મૃતિ થઈ ગઈ સાહેબ તમે મને કરાવી દીધી એક રૂપા એક રૂપા હવે હું આપે કહેલું આપના કહ્યાના પ્રમાણે જ હું લડીશ તમારું વચન આ મને મળ્યું આખી ગીતાનું વાંચન કરી મને સમજાયું અને હું એ જ પ્રમાણે કરીશ એવું બોલ્યા હવે કરીશ એ શબ્દ છે હું એ પ્રમાણે જ કરીશ એ જ પ્રમાણે હું કરીશ હવે એટલે અર્જુન તરીકે હું વોરિયર તરીકે લડીશ હમ આવું થયું એને દિલમાં જરાય ન લડવાનું જરા મનમાં નહોતું છતાં લડ્યો પરંતુ ભગવાન ભગવાનની હાજરી જોડે હોય ત્યારે એ લડી શક્યો આમ તો શાળા બનેવી થતા હતા શાળા બનાવી થતા હતા સમજાયું પણ એમના એમના દિલમાં કૃષ્ણ ભગવાન દિલમાં દિલ બેસાડ્યા હતા એટલે આ કવિરાજનું આ જ્ઞાનીનું ભૂલ હૈદરાબાદ ગયા હતા અને કંઈક કોને તમે આપ્યું હતું કોને कह कविराज ताजू पद आय बहुत सरस कहुष गुणला तमें बोलिया साहेब एम ज्ञानी पुरुष गुणला एट देह गुणला परमात्मा आत्मा गुणला देहना मध्यम थी आप जी देह मध्यम ना हो तो परमात्मा दिखाया नहीं कारण के निराकार है एटले में सगुण निर्गुण आ बध साकार निकारक पर साकार निराकार अपना कोई पकड़ू नहीं बराबर एर्थ समझा साकार इतने शरीर अनेराकार एरीर में नौखा पड़ेला आत्मा परमात्मा स्वरूपे पोता रीते रहे परंतु आ कड़ुग है एले कड़ियुग ने, ने करियुगो टाइम बार है एक कि अमुक लेवल थी सके टाइम बार ना हो तो पीछे सर्वज्ञ है शू સર્વ્ન છે જેમ છે તેમ આખું જગત દેખાય અને જગતને પોતાને પોતાને સમજાય ને માને કે આ છે એ રીતે જેમ નથી તેમ એ નથી સ્વરૂપે દેખાય પણ એ છે સ્વરૂપે દેખાય શું કહ્યું બહુ સાચી સમજજો બહુ ઝીણી વાત કહું છું તમને બહુ સૂક્ષ્મ એટલે આપણે આપણે આજ્ઞાધર્મમાં આ રીતે છે આપણી અંદર એ નથી બહુ ઘણું હજુ આવ્યું છે આ પૂતગલમાં પણ એ નથી નીકળશે ત્યારે भेद नहीं रे कोई जात जुदा जुदा छता शरीर कई दृष्टि तो आखो वाली दृष्टि कई आँखों की दृष्टि तो के भगवानी आज्ञा में आई गए कहू મારી રીતે હતો કનુભાઈ તો કે ના આવું વ્યવહારથી રહ્યો હા ભગવાન હવે વ્યવહાર જો સમજવા માટે તો આપણે બહુ ટાઈમ લાગે છે તો અત્યારે બધું લઈને આવ્યા છીએ એટલે આપણે ઘરના વ્યવહારમાં બધા જોડે નજીકમાં રહેવાનું હોય તો મને કેમ નહીં નીકળે આ તો મિનરલ બેન નીકળી ગયું એને બધું ખરું કે નહીં કહે ને બેન નીકળી ગયું ને તને તાર સર્ટિફિકેટ કોણ આપશે તને મેલા તો દાદાજી મારી અંદર થી જ સર્ટિફિકેટ આવે અંદર થી આવે ખરું પણ બધા બીજો આપશે તો મને બીજાને માનિયા થવું જોશે ને તારે થસે દાદાજી થઈ રહ્યો છે સિદ્ધિતને કેટલું થયું છે કે સિદ્ધિતને દાદાજી 100% થઈ ગયો છે બોલીશ ને હું પરીક્ષા લઈશ ને હ ચોક્કસ દાદાજી એટલે આ જ્ઞાની પુરુષના ગુણલા એટલું સુંદર છે ને એમાં જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય એટલે એટલું પાવરફુલ મેગ્નેટ છે જબરજસ્ત જેને કશું જોઈતું નથી આખું વર્લ્ડ સોનાનું રૂપાનું ગમે તેવું થાય એમને એમાં હોય જ નહીં બિલકુલ ના હોય અને છતાં એ સોના રૂપાની કિંમત જરૂર કરે એવા નથી કે એમની પાસે એ એટલો પરમ વિનય હોય કે બધાને જેમ છે તેમ જ જુએ જાણે શું કહ્યું જુએ એટલે देखे जाने एट्ले नो था, न, एमने नोन थाय कारण साथी तो नोय नोअर है समझ जा आत्मा गुण है कायम आता शरीर में भारतना संस्कार से आत है पर आत को प्राप्त थाय के जे कहीं भाग्यशाली पुण्यशा होने वो समय जागे ते एट्ले दिलीप भाई आ मम्मी છેલ્લે ગયા આ રીતે જ ગયેલા છે કૃષ્ણ ભગવાન બધું પણ કૃષ્ણ ભગવાન એ શુદ્ધાત્મા સ્વરૂપે શુદ્ધ આત્મા શુદ્ધ સ્વરૂપ આ રીતે ગયેલા બહુ આનંદ થી સમાધિ મોટા મોટા યોગીઓ સમાધિ માટે કઈ કઈ સમાધિ નિર્વિકલ્પ એ સ્ટેટ હતું એમનું હતું અંદર તો કોઈને ખબર ના પડે ને હમ પ્રવું બેન सामधिज के निर्विकल सामधि मटा योगी आने जंखे बदा ना हो कोई ने एने समि मरण कहवाये शू क्यू सज में जो मरण समझाए तो सामाजिक भाव से बराबर है तो सामजिक आप क्रियाओं हो दादा भगवान कहू के अमे आ देह मुक्त थी तेरे अमरा देह अपना व्यवहार चालों हो बीज क्रियाओं करजो एमने बदी करी હીરાબા હતા એમની પણ કરાવી એ તો એમની હાજરીમાં કરાવી દીધી હતી દાદાએ પોતે આખા ગામમાં બધાને બધું વેચ્યું હતું બાદરણમાં અને દાદાએ પોતાની કરાય બધું જ હીરાબા ગયા પહેલાં અને બધા મહાત્માઓને બહુ સુંદર રીતે તો દાદા કહે છે દાદા બેસે આપના ના વ્યવહાર છે એ પડે તે એમને તો પેલું ચલા આના રીતે ચલાતું નહોતું ને એટલે પેલી વ્હીલચેરમાં એમને થોડું ત્યાંથી પૂરમાંથી આવ્યા બહાર અને પછી ગાડીમાં ત્યાં લઈ ગયા બીજા બધા ત્યાં ગયા તો છેક સુધી ક્રિયા પૂરી થાય ત્યાં સુધી બેઠા હતા અને આપણી બધી આપણી કલ્પનાઓને આપણે જે સમજ્યા છે કે એવું કઈ ટાઈપનું છે જુદું છે સમજાવ્યું ને આપણે ત્યાં સાધુ ધર્મ અને આ બધો ખોટો નથી એ ધર્મ ખોટો નથી પણ એની સમજણમાં જરા ઊંધા પણ થઈ ગયેલું છે આ કાળના પ્રભાવથી આ કાળનો એટલો ચિત્ર વિચિત્ર આજે પરિસ્થિતિ છે तो कोई ने गमे रहू आ रीते रहूँ चे तो रही ना सके खाली अंदर रहू बोली नहीं सके हूँ आम अंदर रहूँ छू कोई ना बोली सके ये तो दरेक माटे आ दरको शू जाए छता रही सकात नहीं रह तो आऊज हो तो झगड़ा थी जाए क्लैशीस थे बढ़ू करें जात जात घर में पहले थाय सुरबेन के, के था तब એ તો પેલા જૂનું હજુ ભૂલો રહી ગઈ છે થયા કેમ ભૂલો અથડામણ કરાવે નઈ ભૂલો કે આપડો કે પેલો અથડાયો પારસ તારી જોડે કરે તો દોષ પારસ જ ને તું જુદી એ જુદું ના સમજાયું બિપિન જોડે થાય ત્યારે શું થાય એ તો છે એટલે આ ગુણ ના કોઈને કોઈનો ગુણ જોશો ને એ ગુણ એને ખબર નહીં પડે એવી રીતે યુનિવર્સલ જે જ્ઞાનની વાતો નથી એ પણ ચાલે એટલે વ્યવહારમાં આ સાથે કે આત્મા એ જ પરમાત્માનું ભગવત સ્વરૂપ છે ભગવાનનું સ્વરૂપ છે પરંતુ અજાણ છે લોકો અજાણ છે એમાં એમનો વાંક નથી એમનો એ વખત નથી આવ્યો એવું પુણ્ય નથી એમની પાસે કે જે પુણ્ય કરીને આવું હોય આટલા આવા પુરુષ તો એમને મળું અને એમની કૃપાથી હું મને પોતાને જાણી લઉં મને પોતાને જાણી લઉં અને એમની કૃપાથી અને એક વાર જાણી ગયું ખબર પડી ગઈ કે આવું માનતો તે હું તો ખોટો નીકળ્યો હવે હાચો હું આ બે રીતે નોખા પડી ગયા અને પછી કહ્યું કે તારો વ્યવહાર છે ને બાકી રહેલો એ તને આમ રહેવા નહીં દે એટલે તારા વ્યવહારને અમે આજ્ઞા મૂકી દઈએ છીએ શું કહ્યું વ્યવહારમાં તને આજ્ઞા મૂકી દઈએ છીએ એટલે તારો વ્યવહારમાં તું હજુ બાકી રહેલો છે ને એમાંથી તું નીકળી જઈશ આસાનીથી બૌ સહેલાઈ રીતે એટલે રીતોય સૈલી આપી રીતોય સૈલી આપી આ એટલે એમાં પ્રમુખ આજ્ઞા એવા જ્ઞાની પુરુષોએ અમને ગુણલા કહીએ હમ એટલે ગુણ મનન ને નિદિદ્યાસન કહ્યું તે આપણા હિન્દુ સમાજમાં જૈન બધા બધી રીતે આપણા બધા સામાજિક જે ધર્મ આપણે પાડીએ છીએ બધી રીતે એમાં નિદ્યાસન શબ્દ બહુ મોટો આવ્યો મનન અને નિદિદ્યાસન શું અને મનન ને નિધિ મને કૃષ્ણ ભગવાનની ભક્તિ બહુ ગમે છે એટલે કૃષ્ણ ભગવાન જોવું તો કૃષ્ણ ભગવાનને ફોટો હોય મૂર્તિ હોય કે ગમે તે હોય એને હું જોઉં એ પ્રમાણે પણ કૃષ્ણ ભગવાનના ગુણ આપણે બધું કઈ ગીતાના બધું કર્યું હોય બધું એ એમના ગુણ જોઈએ છે પણ એમનો કયો ગુણ જોઈએ કોઈને ખબર નથી પડતી કૃષ્ણ ભગવાન આટલું જ છે સમગ્ર ભાવે છે આ શિવજી છે શિવજીની ભક્તિ કરું છું તો પડે પણ એમના ગુણ શું તે કોઈ ખ્યાલ નથી આવ્યો એટલે અત્યારે બુદ્ધિ એટલી બધી વિકાસ પામી છે કે અત્યારે આપણે ભારતમાં આ ટીવીમાં સિરિયલો આપવા માટે આ ધાર્મિક સિરિયલો બહુ બધું આખું બધું ફેદી ફેદી કાઢીને જાય બીજું કે નવું કંઈથી લાવે એટલે શિવજીને બતાવે ખરા પણ બધી રીતે એને લડનારા જોડે રહેવું પડે અને માર ખાનારા જોડે રહેવું પડે બહેનોને પણ જેવો વખતને જેવો તાલ નાટક છે ના નાટક છે નાટક ક્યાં સાચા હોય નહીં અને સાચા નાટક કોઈ દડો ના થાય કોઈ દર ના થાય તમે જોજો તમે જોજો પછી અમારું નાટક પણ નાટમાં થઈ જાય ને પછી નીચે ઉતરી પાછું બતા સમાજ જ છે બધો છે જેવો આખો એટલે કે ગુણ મનન ની દસ એટલે મનન ચિંતવન કે છે એના બધા શબ્દો એ તો મોટા મોટા અધ્યાત્મક બધા વિચારકો બધા કરે છે શું પરંતુ એ કઈ રીતે કે પોતે હું આ છું અને હું આ છું એ રીતે એનું મનન કરે છે ભગવાનનું કે એમના ગુણોનું કે આ રીતનું એ મનન કરે ત્યારે ને પ્રમાણે એને નિધિધ્યાસન શબ્દ કોઈ જાણતું જ નથી નિદિધ્યાસન એટલે શું નિદિધ્યાસન નિજ અધિ આસન એ કમ્પાઉન્ડ શબ્દ છે અને એને છૂટા પાડીએ ત્રણ શબ્દો તો નિજ એટલે પોતે અધિ એટલે પોતે પોતા સ્વરૂપ થતો જતો જાય અને આસન એટલે એ એનું સ્થિર સ્થિર થઈ જાય સ્થિત થઈ જાય પોતે પોતાના બંધ પોતે પોતે કોણ છે જાણતો જ નથી એટલે શાસ્ત્રોમાં જે વર્ણન કર્યા છે એ પ્રમાણે રહેવા જઈએ છીએ આપણે હકીકતમાં નિદિદર્શન આ અનો વર્ત છે પોતે પોતાના આત્માનું અને આત્મા સ્વરૂપ થવા માટેનું એમનું આખું આસન આસન એટલે સ્થિતિ એ થઈ જાય એને જે જેવું જોવે છે એવું થાય એટલે જ્ઞાની પુરુષના ગુણલા જોયા તો એ તો બહુ પાવરફુલ મેગ્નેટ છે મેગ્નેટ એટલે પોતે કોઈને કોઈ આકર્ષતું નથી પણ બધા આકર્ષાય છે એનાથી મેગ્નેટ તો મેગ્નેટ જગ્યાએ છે હમ એ સામે ચાલીને લોખંડને આકર્ષ નથી પણ પેલું આકર્ષી જાય છે એવું નહીં તરું જાય છે હવે આકર્ષી જાય છે બે જાતના આકર્ષણ હોય છે એક સંસાર પેદા કરનારા છે એ આપણે જેને પ્રેમ આપણે સંસારમાં કહીએ છીએ બધો અને નિરીક્ષક સમજે કોઈ જાતનું મારાપણું નથી એને જીરો થઈ ગયું હોય એકદમ જીરો કર્યું થતું નથી થોડું પણ એ થઈને પછી પાછું પડે છે એટલે દાદા ભગવાન કહે છે અમને સર્વજ્ઞપણું ખુલ્લું થઈ ગયેલું આ કળિયુગમાં આ શરીર એવું સકળિયુગ શરીર છે એમાં ના ડાયજેસ્ટ થઈ શકે પચી શકે નહીં એટલે એ ચાર અંશો છું પચ્યું ત્રણસો સાઠ ડિગ્રી પચી જાય મારાપણું નીકળી જાય ત્યાર તો સર્વજ્ઞતા ખુલ્લી થાય છે તે આ કાળમાં આટલું તો કે નીચે પડ્યું પણ રહ્યું કે એબ્સલ્યુટ તરીકે સર્વજ્ઞ તરીકે કેવી રીતે તો કે દર્શન સ્વરૂપે દર્શન સ્વરૂપે કેવી રીતે તો કે બધાના દર્શનમાં સલામ સહેલી રીતે આવી જાય એવી રીતે સાથી સહેલામ સહેલી આવી જાય તો કે એ દેહ રહ્યો ને એટલો બધો સરળ સીધો કમ્પ્લીટ સ્ટ્રેટ ફોરવર્ડ રહી ગયો અને છતાં બહાર દેખાય કર્યો આ દાદા અને વડે છે અને જ્ઞાની છે ને કેમ થાય છે આ વસ્તુ આનાથી આવું વર્તન થાય છે એટલે આપણે જે ટેવાયેલા આપણે દેખાય શું કહ્યું જે ટેવાઈ બહુ દેખાય કયા ટેવાયેલા આ પેટ ચોરીને ચીકણું કરેલું એવા ચિકાસ વાળા સાદા ટેવેલા હોય ના આવે દર્શન ટેવો નથી દાદા કે માણસને પરંતુ એની પાસે રહેલો ચીકણો સ્વભાવ છે ને એનો એ ટેવો સ્વભાવ તે છે એટલા માટે તો ભગવાને ગીતાજીમાં કહ્યું કે પ્રાકૃત સ્વભાવ એ સ્વભાવ સ્વભાવથી જ આખો થયા કરે છે તો તું વોરિયર છું આટલો રણયો છું અને તારા પર આ એન્ફોર્સ કરવામાં આવ્યું છે આખું વોર અને તમે પાંચ અને આ બધા તમારા રાજાઓ છે પણ એ બાવરફુલ છે બધા આના દ્રોણાચાર્યનો વાલામ વાલો અર્જુન પણ રહેવું પડ્યું ત્યાં કે મેં એમને મીઠું ખાધું ને થોડું ખાધું ને મેં એટલે શું કરું જવું કરું ભીષ્મો પિતા તો મારી પ્રતિજ્ઞા આ કુટુંબને હું સંભાળીશ જ હા આવો આટલા મોટા સમર્થ અદ્ભુત બ્રહ્મચારી અદ્ભુત એ જમાના હા દરેક ને પોતપોતાને શું એટલે એમાંથી ખરું તો અધ્યાત્મ જ છે મહાભારતમાં ગીતાજી સમજાવેલું ગીતાજી એનો પાઠ છે એક એટલે ભાગવત શું આવ્યું ભાગવત હમ ભાગવત આવ્યું મુખ્ય એટલે ગીતાજી અને ભાગવત બેવ રીતે હમ એમાં ગુણ મનનને નિધ્યાસન જો કૃષ્ણ ભગવાન આજરા હજુરે આપણે જોઈએ તે વખતે આપણા પુણ્ય એવા હોય કે આ કૃષ્ણ ભગવાન છે એવું સમજીએ તો આપણને કૃષ્ણ ભગવાનના ગુણ દેખાય નિધન દેખાય કેવી રીતે એ અર્જુનને દેખાય હતા સમજાવ્યું ને એવી રીતે આ અત્યારે કળિયુગમાં આયા પરમાત્મા પોતે સાદા વેશમાં જે બધા શાસ્ત્રોમાં કહ્યું છે જૈનોના શાસ્ત્રોમાં કહ્યું છે વેદાંતમાં કહ્યું છે બધી જ રીતે કહ્યું છે કે કળિયુગમાં આવશે પણ કળિયુગના કાર અનુરૂપ આવશે અને કેવા આવશે એવા સાદા આવશે કે એમને ઓળખવું એટલું સામાન્ય નહીં પડે જેની પાસે આ દ્રષ્ટિની ઝીણવટ છે તેને દેખાશે નહીં તો ના દેખાય આ વાત છે અને દ્રષ્ટિની ઝીણવટ એની પોતાની નથી પણ એનું પુણ્ય આગળનું જ કંઈ રહી ગયેલું શિલક્ષ રહેલું છે એ પુણ્ય એને દેખાડશે બતાવશે એ પુણ્ય ના હોય ત્યાં હોય ના બતાવાય એટલે પુણ્ય છે ખરું પુણ્યની કિંમત પણ છે પણ મુક્તિ માર્ગમાં નથી પણ મુક્તિ અપાવી શકે એવો પ્રકાર પુણ્ય નો હોય ત્યારે આપણને આપણને પછી ઓળખાણ તો ના જ પડે ઓ આ તાર કેટલી કરુણા અપાર કરુણા હોય એમની તો આવો ભાઈ આવો બોલા વગેરે એક વખત બે વખત બોલા પછી જુએ કે જો એનો વખત પાક્યો નથી એટલે જવા દે સમજાયું ને આવું બરોબર ને એટલે ગુણ મંદર ને દીધા સંત બહુ ઝીણો એનો અર્થ છે સૂક્ષ્મ છે सूक्ष्मी सूक्ष्म आत्मा प्रगट करने हमेशा जैसे आत्मज्ञान प्राप्त थे मनन क्रिया न होर कोई क्रिया ना हो, क्रिया ना हो मनन क्रिया मन गुणों की हो चिंतवन क्रिया चित्त न गुणों हो क्यों चित्त तो के शरीर में जड़ेलू शरीर में मा हूं मार भाव जड़ेलू केव चित्त चिंतन और मनन ए बहु मोटा शब्दों अध्यात्म एट्ले के शाब्दिक अध्यात्म मैं मा कया शाब्दिक आधार आ आधारित अध्यात्म खरी रीते अधि आत्मा एट्ले आत्मा है ये प्राप्ति थे पी एने अदि आत्मा कहवा એટલે આત્મા થઈ ગયો અને પછી હું આત્માની ભક્તિ કરું તો ફળે આત્મા સ્વરૂપે પણ આત્મા થયા વગર ના હું બ્રહ્મ છું હમ બ્રહ્માસ્મી આવું બોલે તે આખી જિંદગી ગાગા કરે તોય પણ થાય નહીં એક અંશ ના થઈ શકે એમ બોલવાથી એક વખત બ્રહ્મ થયો અને પછી એને એ કરી શકે છે પણ બ્રહ્મ પોતાની જાતે થઈ શકે નહીં કોઈની તાકાત શક્તિ નથી તે કૃપાથી છે તો કૃપા બહુ મુખ્ય વસ્તુ છે આત્મ સ્વરૂપ પ્રાપ્તિ થવી કે બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્તિ થવી એ કૃપા સાધ્ય છે એટલે કૃપાથી સાધી શકાય છે એટલે કૃપા એટલે શું તે કેવા પરમ પિતા પરમ કૃપાળુ હોય આપણી આગળ અને એમની કૃપા આપણે ઉતરે એમાં શરીરની ક્રિયા બનતી નથી કૃપા અને કૃપાનો અનુગ્રહ એ કૃપા નિધાન હોય એના તરફથી જેને પ્રાપ્તિ થાય એને કૃપાનું ગ્રહ પ્રાપ્ત થયો કહેવાય એટલે આપણે એવા પુરુષની પરમ પુરુષની આપણે ભજના કરીએ તો કૃપાનું ગ્રહ કનુભાઈ ના આપને નમસ્કાર કૃપાનું ગ્રહ અનુગ્રહ સમજાયું ને જેને કઈ જોઈતું નથી લેવા દેવાની ક્રિયા જેની પાસે નથી એનો અનુગ્રહ થાય છે આપણને અને અનુગ્રહ આપણે હું શુદ્ધ આત્મા છું અને શુદ્ધ સ્વરૂપે છું વિશુદ્ધ સ્વરૂપે છું અને આ તો એવું નથી આ તો એના ગુણોથી છે ને એના સ્વભાવથી છે લોખું જ પાડી આપે ત્યારે બધું ખ્યાલ આવે એ શબ્દો નથી અને એવા મુક્ત શબ્દ વગર અને શબ્દના માધ્યમ વગર આપણે આત્મ જ્ઞાન આપના સ્વરૂપનું જ્ઞાન પ્રામી ના શકીએ શબ્દની કિંમત છે ખરી પરંતુ એ જગત જાણતું નથી કોઈ જાણી શકે નહીં અને આમ જુઓ તો શબ્દની કોઈ કિંમત નથી પછી સારામાં બધી ભાષા બોલે કશું ગમે તેટલું કરે જરા કિંમત નથી કારણ કે એ શબ્દ સંસારથી બહાર નીકળવા દેવો નથી શબ્દ એ બોલેલો શબ્દ છે પોતાનો બોલેલો એ તો હોય મોટા સાધુ પુરુષ સંન્યાસી હોય યોગી હોય તો બને બધાને હોય એટલે જેનું હું પણ જે સ્થિતિમાં હોય એ સ્થિતિ પ્રમાણે હોય એના પ્રમાણે હોય ત્યારે એ શબ્દ પુણ્યનું કારણ બને કારણ કે એ કક્ષાનું બધું એનું વાણી કરે છે એટલું બને પણ પુણ્ય છોડી શકે નહીં ઇન્દ્રદેવ છે પુણ્યશાહિ બહુ મોટા આ મનુષ્યમાંથી થયેલા છે પરંતુ કેવા પુણ્યશાહી તો કે એમને બેડી તો રહે જ હું ઇન્દ્ર મારે લોકોનું ખાચવવાના આ એટલે સોનાની બડી ગઈ સોનાની બડી ગઈ શું પણ મનુષ્ય જે છે એ બહુ મજાનું મનુષ્ય એટલે ઓપ ચડાયેલું સોનું આ કરિયુગમાં શું કયું સોના જો દેખાય કરો નીચે પિત્તળીઓ છે આપણને સોનું ગમે સોનું જોઈએ પણ આ ગિલેટી ખબર ના પડે કોઈને નહીં પડે બહુ છે આ એ આપણી પાસે છે એને ઓળખવાનું છે એટલે જ્ઞાની પુરુષના ગુણ આ બહુ સુંદર લાઈનો નીકળી છે હા જ્ઞાની પુરુષ શરીર કેવા ગુણો છે શરીરના ગુણો તો દેખાય પણ કેવી રીતે છે તો કે શરીર છે છતાં શરીરમાં નથી એવા એ એમના ગુણો હોય એમના આત્માના જ ગુણો થયા ભગવાનના જ ગુણો થયા એ આપણને તરત પ્રાપ્ત થઈ જાય જેવું જુએ તેવું પામે એટલે જ્ઞાની પુરુષે કહ્યું કે અમે આ અંબાલાલભાઈ પટેલ છે મારા પડોશી તેને કોઈ કાકા સ્વરૂપે જાણશે તો તેવો એને લાભ મળશે કોઈ જાનૈયામાં ગયો હોય સંજોગો કારણ કે ઘરવાળા છે એટલે ગયું હોય તો જાનૈયા હોય જાનૈયા જો એને એવો લાભ મળશે પણ એ ના હોય જાનૈયા એ કાકા ના કોઈનું થાય એ પપ્પા ના કોઈનું કશું ના હોય જેવું જોશે એવું પામશે તો એટલે જ્ઞાની પુરુષના ગુણના બહુ સારું પદ છે અમે જાણીએ બઉ સારી રીતે જાણીએ છીએ તું તને જેટલું જાણ એને જાણું પ્રતિકમણ જેટલા થાય છે એવું છે એ તો વ્યવહાર છે વ્યવહારમાં ક્યાં જવું હોય રૂપાલાથી જવું પડે નહીં તો આપણે ખોટું નથી લાગતું એને હેરા મુકુલભાઈ ભટ્ટ શુદ્ધ બ્રહ્મ તેજવારા અને પટેલિયા પટેલ તે એમને પટેલ બનાવી દીધા ભટ્ટને બધા જોડે આવી દાદા એ બધા છે એમ એના દાદા દેખાય છે ને તમને પણ હા એટલે એ પૂછે છે કે બે પ્રશ્નો કરે છે સત્સાધન પંચામૃત એટલે દાદાથી પ્રાપ્ત થયેલા વ્યવહારમાં પણ આપણને જેટલો આપણો ગાયત્રી મંત્ર આપણને જે ભાવથી ને જે રીતે ભજાય અને સંસારમાં બધાના સુખનો લાભ અપાવે સંસાર તો બધો સુખને દુઃખનું બહુ ભેગું મિશ્ચર જ છે બધું પણ એમાં સુખનો લાભ અપાવે પણ એવો ગાયત્રી મંત્ર જેમ છે તેમ બોલનાર તો બહુ મુશ્કેલ છે શ્રીરામ શર્મા જરૂર એમણે કર્યું એ કરતા બે પરંતુ જેમ છે તેમ તો કોઈ જ્ઞાની પુરુષ જ જાણે એમનું ગાયત્રી મંત્રને કરવું એમનો ગમે તેવું એમને સતત એ ચાલ્યા કરતો હોય પરંતુ એ વ્યવહારનો છે આખો વ્યવહાર પક્ષનો છે કેવો અને એ બુદ્ધિ પક્ષેય સૂર્યનારાયણની પૂજા છે બીજું કંઈ નથી એટલે સવારમાં ઉઠીને આપણા હિન્દુઓને જે જાણતા છે બધા એને જેને ખબર છે સવાર ઉઠીને તાબાનો કરશ લઈ જળ લઈ અને અડધ્ય આપે સૂર્યનારાયણ પહેલ વહેલું બહાર જાય દેખાય અડધ્ય આપી દે અને એમનો આ ગાયત્રી મંત્ર બોલે શું ગાયત્રી મંત્ર એ સૂર્યનારાયણનો મંત્ર છે અને એ સૂર્યનારાયણ બુદ્ધિના દેવ છે શું કહ્યું इतने के एमना जीव बुद्धि आपनी बुद्धि के भी कि कोई ने भेदभाव रखती नहीं बदा ने एक सरखो प्रकाश आपे आज प्रकार छे। कोई जातनो कोई जातनो सम्यका। सम्यका। सम्यका। है कोई जात मोटो भेदभाव कोई जात होके नहीं सम्यक बुद्धि कही है कि सम्यक सम्यक बधु ऊत देखाय छता एकज रूपे देखाय बधी रीते बुद्धि थी बुद्धि प्रकाश है સમજવું આ કાળમાં હોઈ શકે નહીં આ કાળમાં બુદ્ધિ બુદ્ધિ વિકાસ બહુ પામી છે મન બહુ વિકાસ પામ્યું છે બધું એનો મનનો વિકાસ પામે અને બુદ્ધિ વિકાસ પામી છે એટલે અહંકાર પણ એ પ્રકાર હોય અને ચિત્ત પણ છે તે આજનું બધું આ ભૌતિક વિજ્ઞાન છે બધું એના કારણે બધું હોય એટલે ચિત્ત એ પ્રમાણે જ રહ્યા કરે પછી બધું ચિત્ત શબ્દ હકીકતમાં આત્માને લાગુ પડે છે આત્માને આત્માને ચિત્ત શબ્દ કેવી રીતે લાગવું પડે છે કે ચિત્ત શબ્દ બે શબ્દનો બનેલો એક એક ધાતુ સ્વરૂપ શબ્દ છે જોવું અને જાણવું આ બેને ભેગું કરે અને ચિત્ત સ્વરૂપે સમજાય એટલે શરીરમાં ચિત્ત સ્થિતિ છે આપણી શરીરમાં વણાઈ ગયેલી પરંતુ એમાં શરીરમાં એનું સ્થાન નથી કોઈ જગાએ જેવું બુદ્ધિનું સ્થાન છે ઓલરેડી આજના સાયન્સમાં આજના વિજ્ઞાનમાં મેડિકલ સાયન્સર કે છે વિચારકો પણ કે છે પણ કોઈ પકડી કોઈને પહોંચી નથી શકતું એની આગળ નજીકનું શરીરમાં શરીરમાં છે પણ એટલું બધું ઝીણું છે એટમ અને ફાઈનલ એટમ બેની વચ્ચેનો એનું પણ મોલિક્યુલ સુધું છે મન અને એનું હૃદયમાં સ્થાન છે ફિઝિકલી અને એનો અનુભવ થાય છે અહીંયાથી આની ત્રણ ઇંચની અંદર ઇનસાઇડ જેને પિચુટે જ્ઞાન કહે છે બધી એ ત્યાં આગળ આખું એમનું એક સ્થાન છે મન અનુભવ સ્થાન પણ ફિઝિકલ સ્થાન અહીંયા હૃદયના સ્થાનમાં છે બેવ રીતે એટલે આખા વર્લ્ડમાં ગમે તે ભગવાને જે તે રીતે પૂછતા હોય બધા જે રીતે તે એમની રીતની રીતે બરાબર છે એની રીતે બરાબર છે પણ ભગવાન ભગવાન છે એ તો યુનિલેટરલી એવરીવેર ઇન એવરી બોડી છે શું કહ્યું આજે પહેલાં ઝાડ દેખાય છે લીલોત્રી દેખાય છે તો એનું બોડી છે બધું પણ એમાં ભગવાન છે પણ એ ભગવાનની સ્થિતિ અત્યારે બહુ લોઅર ફોર્મમાં છે એની બહુ કવર થઈ ગયેલી છે એને આપણે ટચ કરીએ તો સ્પર્શ જરૂર કરે છે દાખલા તરીકે લજામણીનો છોડ છે માણસ ટચ કરતા પહેલા નજીક જાય છે તો સંકોચ જાય છે લજામણી ખબર છે ને લજામણી એક પ્લાન્ટ આવે છે બનાવ્યો છે તમે જો ઘરે અનુભવ કરી જો એનો એટલે મને સમજ પડે મને ક્યાં પ્રકૃતિ આવી બધી નીકળી જવા તો બહુ મજાનો આમ આમ એ થઈ જાય પછી આપણે અગાજે ટાઈમ લાગે ને કારણ કે એકદમ આપણે શરમઈ જતા લજ્જામાં આવી જતા પછી પાછું આપણે નોર્મલી રીતે બહુ ટાઈમ લાગે છે એકદમ હે એટલે આ સ્ત્રીઓને માટે એને એની રીતના ઓળખવું હોય ને તો લજ્જા એનું ભૂષણ છે ઓર્નામેન્ટ છે લજ્જા સ્ત્રીઓ માટે લજ્જા એ કોઈને હોય પર પુરુષો આમ હોય તેમ હોય પણ એનું લજ્જાનું લક્ષણ જો એને ડેવલપ થયેલું હોય ને ડેવલપ થયું તો થોડી સંકોચાય શું સંકોચાય આ માણ બધા વ્યવહારમાં કોઈને ખબર નહીં પડે આ કેવી લાત નથી તો શંકો ચાય એટલે સ્ત્રીઓનો સ્વભાવ જ છે હમ પણ બહુ વસમો છે વિચિત્ર છે બે પુરુષો માટે સ્ત્રીઓ માટે બે માટે બે માટે સમજાય એટલે લજ્જા લજ્જા તો બહુ મોટું ગુણ છે એક જાતનું ઓર્નામેન્ટ છે પણ સ્ત્રીઓ માટેનું હમ અને આ પુરુષો માટેનું મોટા મોટું લક્ષણ એ છે કે અંબા માતાને ભજે તો એને કંઈક ભદ્ર પરિણામો થાય આ જે કડક છે ને મોટો આવોનો એવો બધો છે ને તો ભદ્ર થઈ જાય ભદ્રિક ભદ્રિક ભદ્રિક પરિણામ પુરુષો માટે અને આ લજ્જાથી જે કુદરતી હોય અને કુદરતી બક્ષીસ છે સહજ સ્વરૂપે હોય છે નહીં તો સ્ત્રી સ્વરૂપે જીવી ના શકે બહુ મુશ્કેલ છે આજના જમાનામાં બધે એટલે તમે આ પૂછો છો કે સત્સાધન પંચામૃત એમાં પાન નંબર છોતેરમાંથી પૂછો છો કે बीजू सूत्र एमने समझ कारण नु कारण छे। तेमा रही शोधो छो आ दादा भगवान अमुक सूत्रों सूत्रों पुस्तक में आपके जेनु कारण नु कारण है हूँ हेमा छू शू कहू कारण नमजे तो हूँ हेमा छू ए रीते मन ओरखाएगा हेमा है न જેઠવાણી છે તો આવું કરે થાય જ નહી બધું છે આપણે બધા નીકળ્યા છીએ આ અનુભવો એટલે એવા બીજા કારણો શોધવાની એવા મહાત્મા એક જ્ઞાની પુરુષે રહીએ નહીં આવે પોતે એના કારણોથી આજે આ વ્યવહારથી કરાર કારણ સ્વરૂપે છે બહુ થઈ ગયું હોય તો આગડા જ કહે છે તો આગળ સમજાવશે તમને પુષ્પાછ શું કહે છે હમ પણ બધાને લાભ આપ મહેરબાની કરીને હિન્દી અમારું અક્રમ વિજ્ઞાન ચલાવે છે નિકને કંઈ બાર સાહેબ ના નથી પાડતા ના પાડો તમે તમારી ઓફિસ ચલાવો ઇન્ડસ્ટ્રી ચલાવો પણ એને એના ઘરનું ચલાવો ઘરમાં ચલાવતા જોડે નહીં કરવાનું કામ નવરાશ મને કે બેસી જવાનું પેન લઈને અને અક્રમ વિજ્ઞાનમાં આપ હું બધા ના આપું જે હિન્દી જાણે હિન્દી આપે ગુજરાતી ગુજરાતી ઇંગ્લિશ તો ઇંગ્લિશ ખરું કે નહીં તો એ સમજી ગયું બેન પછી બીજું તમે પૂછો છો દાદા ભગવાનની આપતા વાણી નંબર ખબર નથી પણ વારંવાર પ્રશ્ન થાય કે સત્સંગમાં વાતો થાય છે સત્સંગમાં વાતો થાય છે શું છે કે આપણે આગળથી જે બધું ભરીને લાયા છીએ ને એ મસાલાથી બધો મસાલો એક બીજા કર્યા કરે છે ના હોય ને જ અગો રે થોડો આટલું થયા બીજું કશું ના થયું એમાં એ તો ગમવું ના ગમવું એવું નથી તમે પ્રકૃતિ સ્વભાવને સમજવા માટે સત્સંગ કરો તો બઉ સારી વાત છે બહુ સારી વાત રૂપે બધી વસ્તુ આવી ગઈ એમાં વસ્તુ બધી જ આવી ગઈ કોઈ પ્રકારે પણ લક્ષ્મીમાં આપણે જેવા પ્રકારે જોડેલા છીએ એવા પ્રકારે આ અમારો દાદા ભગવાને એટલી થપ્પડો મારી છે મને દાદા એ એ ઓળખાણ નહોતું પડ્યું તે પણ ત્યાર પછી અનુભવ એને કરાવડાવ્યો છે હમ પુષ્કર કનુભાઈને આમ તો કશું જ જોઈતું નહોતું આખું આટલું આટલો સમય ગયો પંચાસ વર્ષ છે આજે અને બેતાલીસ વર્ષની વર્ક કેરિયર ગઈ આખી એઝ એન એન્જિનિયર અને કન્સ્ટ્રક્ટર બધી રીતે પણ દાદા દી છત્રછાયા હતી અને મારા બાપુજી છે એ તમારા ડિસિપ્લિન કડક આપણા એમને પીડબલ્યુડી સરકારના ખાતમ જાય ને ગમે ત્યાં જાય મોટા ચીફ ચીફ એન્જિનિયર હોય બધા પરંતુ બધા જાણે કાં છોટે સરદાર છે આ તો છોટે સરદાર એવું જાણે એટલે અમે બધાને એવું આશાના મોટા એટલે એમની આશા તો રાખે જ ને એવું છે પણ દાદા જોડે કનું રક્ષણ કરવું પડે સીધો છે બિચારો સીધો છે આ તો કોણ ક્યાંય એને વટાય ખાય કોઈ ખબર જ નહીં પડે એના બધું એટલે મને અમને નોકરીઓ ના જવા દીધા નંદુભાઈ સાહેબે બોલાયા હતા કે કાંતિલાલ કાંતિભાઈ આ કનુભાઈ પાસ થયો છે તો મોકલજો તો અત્યારે અત્યારે તો જલ્દી ગેજેટેડ પોસ્ટ મળી જશે અને તો એમને પૂછ્યું કાંતિ દાદાએ અંબાલાલભાઈ કે એમને પૂછ્યું કે આપણે શું કરીશું કનુભાઈ માટે આવું કેશ કે રવા ને કાંતિલાલ શું કામ આ કનું સીધો માણસ છે ને નોકરી કરશે અને કોન્ટ્રાક્ટરો સીધા જ હોય છે પણ સીધા મળે નથી આજે એટલે એનું કામ કરાય જશે અને ખબર જ નહીં પડે અને એના માટે આરોપ આવશે બિચારા ક્યાં જવા દો આપણે એક બે વાર નોકરી કરે અને પછી આપણી કંપની જોડી જશે એવું જ થયું એવું જ થયું અમે ચોપનમાં નીકળ્યા ચોપનથી પહેલાં પાસ થઈ નીકળ્યા તે મારે બાગ દિલીપભાઈ તે આપણા સી જ આવ્યા એ પૂનાથી પાસ થઈને સીધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ફર્સ્ટ ક્લાસ ગ્રેજેટેડ પોસ્ટમાં આવ્યા અને એમની જ ઓફિસમાં હું ડિઝાઇન ઓફિસમાં મને કામ મળ્યું પેલું ત્યાર પછી નીકળી એટમિક મ્યુનિસિપાલિટીમાં તો અઠવાડિયું રહ્યા તાનસા લેકમાં એવા મૂક્યા હતા ચાર જણને સિલેક્ટ કર્યા હતા ચાર જણને આયા હતા બધા વીસ પચીસ જણ આવ્યા હતા એમાં અમારો નંબર લાગી ગયેલો અત્યારે બોલીએ છીએ આપણે પણ તે વખતે હું હું રસ લેતા તાર થોડું ના સમજ આ રીતે સમજવાનું છે સમજાયું એને લાલચ શબ્દ મુખ્ય છે લાલચ એટલે કોઈ પણ કોઈ પણ પ્રકારની ભીખ શું કહ્યું અને ભીખ છે ત્યાં સુધી આ સંસારને એમાંથી છૂટાયું નથી કોઈ પણ પ્રકારની ભીખ એના બહુ પ્રકાર છે એને દાદાએ એક જ શબ્દમાં મૂક્યું કે પોતાપણું એક જ શબ્દમાં મૂકી દીધું પોતાપળું આ પોતાપળા સ્વરૂપે રહે છે પોતાપણું અનેક રૂપે બહુરૂપી રૂપે કેટલું કામ કરે છે એમાં લાલચ વસ્તુ મુખ્ય છે અને એમાં આ લક્ષ્મી એક મોટી વર્ગ છે એટલે કે એમાંથી દાદાએ મુક્ત કરાવ્યા એટલે બધા મહાત્માઓ ગમે તે વર્ષે જોજો તમે યંગ વર્ગ એને ભણી રહ્યા પછી પહેલો જવાબ મળ્યો દાદા એને સમજી ગયો છે કે આ તો એક આ સાધન છે એક જાતનું ચલાવવાનું ઠીકે પહેલાં પહેલો પગાર આવે ને તો અમારો પહેલાં પહેલો પગાર અહીંયા આપને આપી દઉં કેટલા બધા લોકો આપણા યંગ યંગ બધું જ જનરેશન આવું કરે છે બોલો બધું યંગ જનરેશન ખ્યાલ આવે આ મહાત્મા વર્ગમાં જેને બહુ શ્રીમંત લક્ષ્મી કહેવાય ને એ બધા રેગ્યુલર જ છે નોર્મલ બધા મહેતા સાહેબ એવું નહીં બધા નોર્મલ અને કોઈને પુણ્ય વધારે એવું હોય ને થાય વસ્તુ જુદી છે એ તો બધા પણ એમને પણ કંઈક નહીં આવે બધા આપણે લોક ઉપયોગી માટે વાપરીએ લોક ઉપયોગી ચાલ આવે ને એટલે લાલચ શબ્દ આવી રીતે એને બહુ ઘણા સ્વરૂપ એ એકલી લક્ષ્મીની લાલચ ના હોય ઘણા પ્રકારની લાલચ હોય અને એ પોતાપણાને એટલે મારાપણાને લાગુ પડે છે એ જો એક જ શબ્દ મૂકવો હોય તો એક શબ્દમાં અને એના અહીંયા આજ્ઞાધર્મની કિંમત બહુ આવે છે એમાં આજ્ઞાધમની કિંમત એ આપણને આ બધાથી છોડાવે શું અમારા વસંતભાઈને લક્ષ્મીમાં હું હું બહુ રહેતું હતું અને દાદા જાણ્યું જ્યારે તમે અમારો આ લોભ તોડાયોમાં દાદાએ લોભ લોભ સમજાયું એટલે માયામાં આ કપટ અને લાલચ બે હોય ક્રોધ માન માયાલોચાર મુખ્ય ચાર છે મદમત્સર પછી કે છે પણ આ મુખ્ય ચાર છે મોટા કમાન્ડરો એક એક મોટું મોટું આર્મી સંભાળે એવા જબરજસ્ત એમાં માયા છે માયા એમાં કપટય આવે ને લાલચ આવે સમજાયું કે નહીં અને આ સ્ત્રી સ્ત્રી પક્ષના પૂદગલનું બંધારણ છે શરીરનું એમાં સામાન્યપણે હોય પરંતુ એ કુદરતી છે બધું કુદરતી એમાં અકુદરતી ભાગ છે નીકળી જાય તો બહુ કામ થઈ જાય ખૂંચવું જોઈએ બસ એટલું જ અકુદરતી ભાગ બાકી કુદરતી કરીને જે મળ્યું શરીર માનવ એ વસ્તુ તો સવાલ એમાં બધાને આખું જગત ભગવાન માન્ય કરે બધું જ કરે સમજાવ્યું ને એટલે બધા એવી રીતે શબ્દો છે એટલે લાલચ પર શબ્દ કરે દરેકને પોતાની સમજાવણી પ્રમાણે ચાલી જાય એટલું બધું એ બની શકે છે તે વખતે આપણે એમાં અભિપ્રાય કોઈ જાતો ના હોય એ રહેવું વધારે યોગ્ય છે બની શકે બહુ અગત્યનું છે એ દરેકને પોતાના સ્વહિત માટે છે શું કહ્યું સ્વહિત ચાલો હવે એ તો દરેકે પોતે પોતાનો અકુદરીબ સમજવો જોઈશે ને હું તારા માટે મને દેખાય પણ હું કંઈક કેવું કહું તો તને દેખાશે નહીં હું કહું તોય નહીં દેખાય સમજાઈશ તોય નહીં દેખાય તને અરે હું તો બંને આવું છે જ ને એવું જ રહેશે જોજે અમે જાણીએ બધું પણ અમે પડીએ નહીં અમારે નાખીએ કસમ હાથ નહીં નાખવાનો એવું છે હા એવો વખત આવે ને મને પૂછે તો નીકળી જાય કારણ કે દરેકને એવો ટાઈમિંગ હોય છે આખું સમજ ને એ ટાઈમિંગ પહેલાં કહેવા જઈએ લાગે તો ઊડતું ઊંધું થઈ જાય મજા ના આવે એટલે અમને ખબર પડે ટાઈમિંગ વાત કહી દે બરાબર છે તો એ આગળ ચાલવા મળે પછી હેલો બધું હોય દરેકને હોય છે આપણે બધાને એટલે આ બધામાંથી દાદાએ જ કાઢ્યા છે અને અમને તો બહુ ફટકાર્યા છે બરાબર ના પેલા મહેન્દ્રભાઈને ફાઇ ગયા હોય અમારા ભાઈ તે દાદા જોડે જ દિલીપભાઈ રહેવાનું થયું ને કન્સ્ટ્રક્શનની સાઈટે સંભાળે બીજું બધું મારે સંભાળવાનું અને દાદા એ છત્ર છે બધું નજર કરવાની કે ભણેલા છો પણ રવા અનુભવ કામ લાગશે કે છે એટલે ટેન્ડરો ભરવાનું થાય આ બધું ભર્યું ને કે આ નહીં ચાલે આ ભાવ આમ આમ કરી નાખો કે દાદા મેં બધી ગણતરી કરી છે અમારામાં આવી બધી કરી કોઈ બાકી નથી રાખ્યું અને પછી આપણો માર્જિન મૂક્યો છે તો કે નહીં ચાલે આ કરી નાખો કે અને ખરેખર આમાં દીકરીને પાછો એટલે અમે જાણી ગયા કે ફેલ કર્યા દાદા ફેલ જ છે જાઓ બધી રીતે ફેલ છે સમજા ફેલ બિલકુલ આપણે ફેલ થઈ જઈએ જો દિલથી થઈ ગયા ને તો કામ થઈ ગયું આપણું આ વ્યવહારની વાત કરું છું કારણ કે શરીરમાં જે લે છે ભીષ્મ આપણે ભીષ્મ પિતામાં આગળ નીકળવું આખું પેલું લઈને ફર્યા બે વખત અને નરો કુંજરો વા શીખવાડ્યું હા હરિ કરી ભીમ ને કહ્યું ચાર સૂત્રો એ પછી લઈશું આવે હવે આપણે આજના સોમવાર થી સત્સંગ ચાલુ થયો બધું કાર હતો ને ચોમાસું બધું હમ અહિયાં દિલીપભાઈ સોમવારે એક કલાક નવ નો હોય પરંતુ કોઈ બહુ શન રહેતું છૂટ થઈ જાય પાંચ દસ પંદર મિનિટની સંગપતિ છે એમના ચાર્જમાંગાડે એટલે આપણે બંધ કરવું જ પડે બધા જવાનું હોય ને કામે એટલે બીજે વખત દઈશું આપણે ચાલો બેબીન કયા હા એ ઓળખ્યા એમને સાડી ઓહો હો ઓળખ્યા ઓળખ્યા હા ઓળખ્યો ઊભા દીપકભાઈ કોણ હા ઓળખ્યા ઓળખ્યા અહીંયા રહો ક્યાં આગળ હે બિલ બિલ ના છો તું તું અમેરિકા છું હે પણ અમેરિકા છું અને વાત થઈ ગઈ બસ બસ ચાલો અને એનું વખત આવશે ત્યારે કરીશું કેટલું રહેવાના છો ત્યારે પછી અમારો યોગ આવે ના શરીર ને કુદરત ત્યાં તમારો શુક્રવારે સવારના દસ થી બાર કેલનપુરી મુકામે રહેશે દાદાની પ્રત્યક્ષતામાં દસ થી બાર સવારના અને ત્યારબાદ મહાપ્રસાદી બધા મળી રહી એક જગ્યા બરાબર એમ જ રાખીશ અને શનિ અને રવિ ચોવીસ કલાકની સ્વરૂપ કીર્તન ભક્તિ સ્વર્ગીય એસ એમ પટેલની પુણ્યતિથી નિમિત્તે એમના પરિવાર તરફથી કેલનપુરી મુકામે આયોજન કર્યું છે શનિવારે દસ વાગે શરૂ થશે રવિવારે બાર વાગ્યે પૂર્ણ થશે પચીસ શનિ ને રવિ પચીસ છવ્વીસ દાદાજી અને બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ એ આજે આ વખતે ત્રણથી પાંચની જગ્યાએ પાંચથી સાત શોભનાબહેનના ઘરે જ રાખેલો છે બેનો જાણે છે એની નોંધ લેજો આજના દિવસના પ્રસાદી છે મારું કલ્યાણ થઈ ગયું છે એટલે જવાન છે આખું એટલે મારું જીવન એમાં ખપી જાય છે એવું નક્કી કરેલું છે એવું છે ટક્કર શું તોય ટક્કર ના કરે જલ્દી એ તો બધી આંગળી સેમ ના હોય નેકર બાપા એ થયા ને તેલા બાપા જો એ ઉખો છે તર આદિલ છે એનો અને दादाजी હું આશીર્વાદ લેવા આયેલો ટીસીએસ માં સિલેક્ટ ભી થઈ ગયો છું આ બહુ કામ સિસ્ટમની માં સિલેક્ટ થઈ ગયો આ બહુ કામ આપતો બહુ કામ કરવા છે અને ખાસ રાખજો તમે બહુ ગજબનો છે જેસે તે બિરેનજી કીર્તનબકнда ચક્કર કોમ્યુનિટી એવી છે જો હવરી ચાલીને તો બહુ કામ કરી નાખે તમારું બહુ જ કામ કરે હા કે અવરી થઈ તો કે તારું હાથ પેટ બધું ચાલો દાદા ભગવાન અસિમ જય જય કાર